જે ત્યારે ઉજ નથી આ બધાવે ચેતિયા એટલે આ પુસ્તક ને તમે એટલા માટે ગર્ભાવતના જાણ્યો હોય તો જરૂર નથી માથા કુટે ના જાણે સજીવન મૂર્તિ વગર જે જીવ ને બંધન છે એમાં અમારું હૃદય છે કે શું કેજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે બંધન છે એમાં અમારું હૃદય છે સજીવન મૂર્તિ ભરી ગાય અને એમની આજ્ઞા વગર ભેગી કરી એ બંધન જે ગયા છે શું કહું એટલે સજીવન મૂર્તિ ને શોધી ને એમની આજ્ઞા વિના જે કઈ કરે તે બંધન છે આ બંધન बापी कही देख पाधरो चाले आरोपी आ तो श्रीमद आज कहूपूर रहे હોય અલૌકિક વાણી હોય જેવી અલૌકિક વાણી હા લોક માં હોય ની વાણી શાસ્ત્ર ની નવા શાસ્ત્ર લખવા જેવી વાણી હોય શાસ્ત્ર આદિવાણી ના હોય પર રમણતા વારણ બધું પરમતા વારણ જોઈ છે માન મોભો મોઢાઈ પદ્મી લક્ષ્મી બધું પર રમતા વારણ આપને કે સમજાવી પુસ્તક માં આવે નામ જ્ઞાન દે એનું નામ જ્ઞાન વકીલાત ની વર્તન કરે અને પછી પેલા લેફ્ટ ના પેલા કરી અજ્ઞાન માં તેઓ ના કેવાય આ આક્રમ વિજ્ઞાન ના આધારે પેલા પડે કારણ કે લેફ્ટ રાઈટ લેવું પડે એનું કારણ કે આપડે કડા મિસ્ટ્રી મેટ રાખ્યો બરાબર બનતું ફોડે નઈ તો એનું કારણ શું એનું કારણ સાચું જ્ઞાન એ લગીરાત કરે ને બરાબર હા હા પોતા હર્થ ના થાય અને ખરાબ બોલે આવડો કેસ જાય તો ના થાય એવું વર્તન ને અંદર છે નિરંતર વર્ષ રહે પોતે જ્ઞાન સ્વરૂપ છે પોતે આ શુદ્ધ સ્વરૂપ નથીનારો અને મેય બે જુદા હોય જુદા હોય પેલું બેય સ્વરૂપ છે બે કલાક માં આત્મા ચોવીસે કલાક પ્રતિ નિરંતર પ્રતિન શું હવે અને શુકલે ધ્યાન ને પામી જાય આ કાળમાં સંગીત છે નહીં ના કહ્યું ના કહ્યું ના થયું આ સાહેબ સંગીત છે શુક્લધ્યાજ્ઞાન આ અક્રમ વિજ્ઞાન ના આ વિજ્ઞાન આચાર્ય મારા જે કહ્યું કે આક્રમ વિજ્ઞાન તમે જુદું કેમ પાડ્યું કે આક્રમ વિજ્ઞાન ઉદય આવેલું છે ઉદય મારી ઈચ્છા નહિ ઉદય આવી ઉદય પ્રમાણે ચાલે છે શું ચાલે છે ઉદય પ્રમાણે કારણ કે શ્રમિક માં દેવું પ્રમાણ વાંધો છો શ્રમિક હોય તો એવું કરીએ પણ શ્રમિક છે નઈ અત્યારે અત્યારે શ્રમિક જ્ઞાન છે પછી तो परंपरा तो यू है चालू है तू एक हजार वर्ष सुधी चल रहा है परंपरा हाँ एक हजार शासन से बन स માર્ગ તો ચાલુ માર્ગ તો ચાલુ તો ખરો ભીર તમને લાગે છે માર્ગ ચાલુ છે આ માર્ગ ના જનારા લોકો જાય છે આવે છે મંદિર માં જ છે પ્રતિક્રમણ કરે છે અને તમે જે પાટી ગયું જ કહ્યું ભેજના પાટ નું સરી ગયું છે મને કહે છે માર્ગ બંધ થયો પુરાવો આપજો માર્ગ કેવું ચાલુ રહેણીમાં બોલાવે એવું વર્તન માં આવે તો માર્ગ ચાલુ રહે મન હોય એવું વાણી બોલાય ને એવું વર્તન આવે એમ માર્ગ ચાલુ રહે અને એવું ના આવે તો માર્ગ બંધ થઈ જાય એટલે મારા જે કહ્યું એવું અમને રહેતું નથી એક સેકન્ડ બંધ થઈ ગયો છે ક્યાં જાય બંધવાના લાગે છે બાગ બંધ થઈ જવાના કારણ ત્યાં એક હોય પેલો બીજા ને બીજાનું ખોટું હોય માર્ગ ની તો કઈ પડે નથી માર્ગ બાજુ પડે પણ એક બીજાનું ખોટું ઠરાવે પેલાનું ખોટું ઠરાવ પેલો પેલા ખોટું ઠરાવે અને ભોટું થાય બરાબર જૂઠા માણસ ને વાંધો નથી જૂઠા માણસ ને માર્ગ ચાલુ થાય બરાબર પણ જૂઠો કેવો જેવું મનમાં હોય એવું જ પાછું બોલે અને એવું વતન કરે અને સાચો હોય તે જ મનમાં હોય માર્ક શરૂ થયો જયારે આત્મવિર વસ્તુ ત્યારે તેઓ ઉત્પન્ન થશે ત્યારે આ બંધ થઈ જશે કરી જવાના થઈ ગઈ કેટલા કેટલું છે કેટલા ખોટો ઉદય આવેલો થાય પચીસો વર્ષ નો બકરી છે તેમજ બધું આ ઉદય રહી ગયા છે બજાર એટલે ભર્યા છે બધા ના માટે આ છે અને છેલ્લી તક છે એટલે ધર્મ રહે છે ધર્મ રે છે મોક્ષ માર્ગ ઉડી જશે ધર્મ રહેવાનું ધર્મ જાય ને છેલ્લે ધર્મ પુણ્ય વાપ નથી આપડે કહ્યું ને આત્મ આત્મબીર જો આત્મવિર્યા તો થોડી વખત લાલ લાગે આવવાનું હજારિક વર્ષ રહેવાનું આ જે માર્ગ બે હાઈવર માર્ગ રહેશે કારણ કે બઉ માં જ બધી વસ્તુ માં સમજાવવાના છે અમે કોઈ પુસ્તક અહી આપી છે અને નવ કલમો એટલી બધી શક્તિ એટલી બધી ગજબ ની શક્તિ થઈ સમજાય નઈ અમે સમજ પાડીએ ત્યારે સમજાય હવે એને સમજ પાડીએ ને ત્યારે સમજાય કઈ કઈ રીતે સમજ पहली नजरे नजर श्रमिक मगर्मक मन वतन बार कोई मारो नहीं મનુષ્યો બધા સારું મન વચ્ચે આક્રમ એને બાજુ મૂકી દે છે બધું એ બાજુ ચેતન ના હોય એવું ચાર્જ ભાવ કરાય છે ચાર ભાવ હું પેલું ચાલે નહીં લાખ ભાવ માં આત્મા નો એક નો એક જ છે એનો થાય એ અક્રમ માં કેમ માં કેમ માં થાય છે તમે હાથ માં કોઈ ચેતન કોઈ જોયું છે ખરું હાલ તો દેખાય છે આ દેખાય છે બંને દેખાય જડ ને ચેતન ચેતન ચાલતું અને જડ કયું કયું ચેતન હોય પછી બીજું શું ચેતન લાગે છે જીવંત છે કોઈ પણ વ્યક્તિ જીવન છે અંદર જીવન છે તે ચેતન આપડે ચેતન છે તો આપડે અલન ચલન બધું કરી શકીએ આ વ્યાખ્યાન વાપરે છે ચેતન નહી બીજું ચેતન કયું સાંભળનાર અંદર ચેતન ને બોલનાર માં ચેતન તો ખરું બે માં ચેતન તો ખરું સાંભળનાર માં ચેતન ને બોલનાર માં ચેતન ચેતન છે તો બોલે છે અને સાંભળે નહિ આ બોલે છે ચેતન આમાં ચેતન છે બે વસ્તુ અખરાખડા એટલે વાત કરે છે એ વસ્તા છે તમે જોડતા નાતા જતા છું આપડે વ્યવહાર આવો ના પ્રેરણા કરનાર હોય ને તો બક્ષે ના જાય ને પ્રેરણા કરવાનો જો સ્વભાવ હોય આત્મા નો તો મુખ્ય જાય બંને વચ્ચે નો સંબંધ કરો એ સંબંધ બોલે બધા જ નથી પણ આમ ભગવાન પોતે જે બોલા તે જ્ઞાન સ્વરૂપ ભગવાન જ્ઞાન સ્વરૂપ બન્યા પછી પણ જયારે વાણી રૂપે બહાર આવ્યું ત્યારે એ પુત્ર સ્વરૂપે બહાર આવ્યું અને જે જાણનાર હતો જેવરૂપે જાણ્યું તે જ્ઞાતા હતો તેને કહું કે આ પાંચ ઇન્દ્રિય છે આ ઇન્દ્રિયામાં આ પ્રાણ છે એને અનુભવું એ જે જે જે જે ભગવાન ગયા પછી બોલ્યા ની એ ઓરિજિનલ ટેબ્રેકર બોલશે એમનું જ્ઞાન જતું રહેલું નથી જ્ઞાનીઓ છે પણ એ પોતે જ બોલ્યો હું બોલ્યો મારે ત્યાં ખરાબ બોલો મારે ત્યાં સારું બોલવ્યું અને માગવાન છે કરતા પણ ના પડે કરતા ખરાબ બોલાય તો એમ જાણીએ અને સારું બોલાય તો એમ જાગીએ જાણકાર ખરાબ હોય ને ભૂલ હોય નઈ બનતા સુધી કોઈ દાડે ભૂલ નીકળી નથી ના ના અમે વીસ વર્ષ રૂપિયા બોલાવે તેનું એક્સપ્લેશન આપવા તૈયાર હોય આજે એક શબ્દ જવાબદાર છે જોઈને બોલીએ ત્યાં કઈ કોઈ પુસ્તક નથી તમને ત્યાં આગળ જ્ઞાન ગમ્ય છે જ્ઞાન ગમ્યુ તો જ્ઞાન ગમ્ય છે ત્યાં શું છે જ્ઞાન ગમ્ય બુદ્ધિ ગમ્ય નથી એ બધું જ્ઞાન ગમ્ય છે જ્ઞાન છે કેવું છે સાંભળવા માં મજા આવે ને આ મિત્ર કેરા ડ્રાઈવર છે જ આપણેયા કરે છે મને દેરાનો હું જે તે લે પર છે કરી દેતા છે મને તો તમે કોઈ વાત કરી એટલે મેં તો કંઈ મે જીવો છે પાણીમાં હવા ગુજરાત માં સ્વરૂપા જ આ પંચભૂત નો નાશ થાય છે ત્યારે મન નો નાશ થાય છે દેહ નો નાશ થાય છે તો જોડે પ્રકૃતિ સ્વભાવ પણ નાશ થાય છે કે નથી આજે સ્ૂલ થયેલી પ્રકૃતિ નાશ થઈ જાય છે અને ગોઝલ પર પ્રકૃતિ છે અને ગોજલ પ્રકૃતિ ફરી ઉભી થાય છે સમજાય ને સમજાય બોલો પ્રકૃતિ આખીક્ટિવ સંપૂર્ણ નાશ થઈ જાય બધામાં ના થઈ જાય પ્રકૃતિ અને પ્રકૃતિ ઉભી થાય છે ભાઈ પોતા ધોગાઝેગ <laughs> સ્વભાવ એકાગ્રતા નથી થતી એના માટે કરો ડેમ માં રૂપિયા ગાણા ગયા હોય એકાગ્ર થાય ને ડેમ માં રૂપિયા ગાંધીક થાય ને તમે કેવો લાગ બેંક માં રૂપિયા ગાણા બેઠા હોય તો એકાગ્ર થાય ઇન્ટરેસ્ટ છે ને ત્રણ આગળ એકાગ્ર થાય ભગવાન માં ઇન્ટરેસ્ટ નથી એ તો મફત લાભ થયા છે વગર પાવનારો કઈ પડેલી જ નથી ભગવાન ઇન્ટરેસ્ટ જ નથી ઇન્ટરેસ્ટ્રીસ્ટ્ર થાય એકાગ્ર થવા એકાગ્રમ ભગવાન નો ઇન્ટરેસ્ટ થઈ જશે એકાગ્ર આ સમજમાં આવ્યું વાત કરો ઘરે વાત કઈ વાંધો નહીં બધી જાતિ વાતચીત થાય ભગવાન થાય દવા કરજો રાખો પૈસા કેવા ના સુગંધ દરેક જીવાતો હોય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 બીજા જાનવર વાળા ને બધું લિમિટેડ છે અને મનુષ્ય મન અનલિમિટેડ છે બુદ્ધિ અનલિમિટેડ છે જીત અનલિમિટેડ છે કે ચેતન છે આનામાં ચેતન છે એવું ખબર પડે ને કોઈ માણસ ના ચેતન હોય એવું ખબર પડે છે ને દરેક જીવાત્માય છે પણ મનુષ્ય ખબર થી ખ્યાલ આવે કોઈ વસ્તુ મને ટચ થાય તો મને ખબર પડે કે કોઈ વસ્તુ મને ટચ થઈ છે એટલે ચેતન થી જ્ઞાન થાય છે આ નથી એજ આત્મા છે શુદ્ધ ચેતન એજ એ શુદ્ધ આત્મા શુદ્ધ ચેતન ગિલોરી કપાય છે ગિલો કપાય છે એટલો અમુક ટાઈમ સુધી આવે છે એટલો અમુક ટાઈમ સુધી આવે છે જીવ તો મનાવે જ નહી ને જીવ તો મનાય જ ને જીવ તો ખિલોડી માં છે પુતળી માં ગઈ છે જીવ તો ખિલોડી માં છે પુતળી માં ગઈ છે આ શું ઊડીતી કેમ જાય છે એનો બ ચેતન શક્તિ હશે એટલે એનામાં ચેતન શક્તિ હશે એટલે એનું કહે છે કે જીવ તો ચાલે ચેતન તાળ પર હાથ ઉપર ઊઠાય તો ગોળ ગોળ ગોળ ગોળ થાય છે આ કને તો પેલા આપણા છે કે ચેતન લડતું નથી એ ચેતન નથી તન જેમ ખિલોડી ને પૂથડી કપાઈ ગયા જેમ ખિલોડી ની પૂથડી આવે તે જોઈ શકીએ છીએ એ રીતે મારી શકીએ છીએ આપણે કોને મારે બીજા ગમે છે પૂતગલ ને બેને ગમે બીજા હોને નહીં આ પૂતગલ બધાય નહીં તમારું કેવાનું આમાં નહીં બધા રહેવાનો બધા બળી જવાનો એ બળી જવાનો આત્મા નીકળી ગયો ને તો એ પંચ મહાભુત નું કોઈ ઉભાઈ પછી ભાઈ મૂકે તારે ભાઈ મૂકે તારે બચ્ચા ને બારી મૂકે ત્યારે તન આ કામ કરે છે જગત નું અને મૂલ ચેતન કઈ કામ કરતું નથી મૂળ ચેતન થી આ પાવર ચેતન ઉભું થયેલું છે પાવર ભરેલું હોય છે નહિ હોય છે ક્યાં સુધી રેલા પાવર હોય પાવર હોય તો આ પાવર ખરાબ છે પાવર વા પાવર અને માઇન નો પાવર પાવર પાવર નથી મૂળ ચેતન નથી પાવર ચેતન છે જેમ વ્યાપી પાવર હોય ને ત્યાં સુધી થાય પાવર હોય ત્યાં સુધી પાવર ના હોય તો પાવર જાય છે પાવર પાવર કરી શકે બીજા પાવર કરી શકે પણ મૂળ શક્તિ હોય તે બીજા માં પાવર કરી શકે કે જેમાં પોતાની સ્વતંત્ર હોય એ પછી ભગવાન હોય કે ભગવાન ના દાદા હોય લોકો કેતા ત્યારે હું સાથે જાદુ કહી દઉં લોકોને બોવા લાગે કે ભગવાન ખોટ લાગે મારું શું કઈ નાખ્યું એટલે આપ્યું બોલવાનું શું એટલે મોટા મહાન પુરુષો કહી શકાય નહી આ બધા લોકો મહાન પુરુષો થી બોલે છે ને કે અમે આમ કહી નાખીએ ત્યાં કરી નાખીએ એટલે કોઈ જવાબ પૂછતા નથી કે સાહેબ અંદાજ શક્તિ છે કે અત્યારે તારે ખબર પડી જાય છે તને ગર બાજુ આવે ડાક્ટર બાજુ થઈ ગયા ડાકર ને દેવાલ પદલ થયેલું જ્ઞાન આટલું બધું ના થાય રોજ ના અમુક કર્મ ના આધારે એનું ક્રિયામન આ જન્મ ના મનુષ્ય ના મનુષ્ય નું વર્તન એ સંચિત કર્મ ના આધારે હોય છે અત્યારના કર્મ ના હિસાબે સંચિત કર્મ ક્રિયમાન કર્મ છે આ ક્રિયમાન કર્મ સંચિત કર્મ ના આધારે જ થયા કરે અને પ્રારબ્ધ કર્મ સંચિત કર્મ આધારે થયા કરે છે અને બીજો નવા કર્મ સંચિત થયા કરે છે આગળ ચાલશે આ હતા આ ગયા હતા બધા સંચિત કરવા ચાલશે બોલવાનું બોલો હા બીજું પછી બોલો તે વાંધો ને જવાબ આપી દે આ જન્મ ના કર્મો નું જે જીવ ને સ્વભાવ પડ્યો જીવદાતા ના જીવો નું જે સ્વભાવ પડ્યો છે તે સ્વભાવ રહે છે કે પછી એનો નાશ થાય છે આ જીવ જે જીવદાતા જીવો જીવદાતા જે જીવો છે એનો જે સ્વભાવ પડેલો છે એ સ્વભાવ આ દેહ નાશ પછી જોડે જાય છે કે સ્વભાવ નાશ થઈ જાય છે જોડે જવાનું નાખીએ ને બધા ફળ ખાઈ જાય છે કડવા મીઠા ફળ ખાય છે અને બધા બીજ પડે છે એ બીજ આવશે કડવા મીઠા આવશે પાવર છે નવો પાવર ભરે છે નવો પાવર ભરાય છે જૂની બેટરીઓ કરા થાય છે બેટરી પાવર ખરાબ થયા પછી થી टरी पावर भर चरणों पावर शरण पाकू नहीं तो पावर बंद नई बेटरी भरा ऐसी जूनी एक मिनट मतलब પાવર પુરાય નઈ બીજો પાવર આ દો નય બંધ થઈ જશે આ દબાવ નો પાવર પુરાતો બંધ થઈ જશે બંધ થઈ જશે ચાણુ રેવાથી શું થાય મુક્તિ થાય શક્તિ થાય ગ્રહ કરવા દુઃખો થી મુક્તિ થયા આપણે જ્યાં સુધી ભૌતિક સુખ ની છે ભૌતિક સુખ ની આશાઓ છે ભૌતિક સુખમાં સુખ માનેલું છે ત્યાં સુધી જીવ દશા છે અને ભૌતિક સુખ માં સુખ નથી એવું માને અને સના હોય ત્યારે શિવ દિશા તરફ જાય અને સનાતન સુખ જ સાચું સુખ છે એવું માનવામાં આવે ત્યારથી એ દિશામાં એનું પ્રયાણ થાય ત્યારથી મળે પોતે છે શિવ જીવને સી એક જ છે વસ્તુ છે રાત્રે જરા ભાંડી પીવે અને બધા પીવે જાય શું કરે ચંદુલા પછી શું થાય આપડે રાખીએ ત્યાં સંતુલન નો જીભા કઈ દારૂ નું ઘે જાયેલું બધા ને આ સંસાર નું દારૂ નું ઘેન થયેલું ઘેન ઉતરી જાય એટલે